સ્વાગત માં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તમને કોને કહ્યું તું ભગવાન રાસ લીલા રમ્યા હતા કૃષ્ણ ભગવાન કાગળિયા ની વાતો છે ખબર પડી ને યોગેશ્વર પુરુષ કેવા હતાશ્વર હતા મહાન યોગેશ્વર પુરુષ એને રાસ લીલામાં જગત નો દુરુપયોગ કર્યો ભગવાન બે રીતે આપણે આરાધન કરવામાં રાખ્યું કે ભાઈ જેને જે બાળ મંદિરમાં મનુષ્યો છે જે જીવો બાળ મંદિરના છે એને બાળકૃષ્ણ ના દર્શન કરવા શું કે છે બાળકૃષ્ણ ભગવાન નો જે છે નાગોડિયા કૃષ્ણ તે બાળ મંદિરના જીવો હોય તેને એ દર્શન કરવા અને જેને મોક્ષે જવું હોય જેને વૈકુટમાં જવું હોય તે યોગેશ્વર દર્શન કરવા યોગેશ્વર હવે બે તારે તમારે શું પૂછવું છે બાકી આ રાસ તો ખાલી બનાવટ થઈ જતી લોકોએ ચિતરેલી મન ની શાંતિ તો આવું હોય તો સત્સંગમાં બેઠવાથી સત્સંગમાં બે શબ્દ આરાધન કરવાથી પડે પી તેથી અસાન થયું છે કે ભણ્યા નથી તેથી અસાન થયું છે આને તમે વાતચીત કરજો ને આજે આ તમારે જવાનું છે આત્મયોગ હોય તો થાય આત્મયોગ હોય તો સાક્ષાત્કાર થાય હવે સાક્ષાત્કાર થાય ત્યારે શું પ્રાપ્ત કર્યું અને આત્મયોગ ક્યાં કહેવાય આત્મયોગ એટલે જે શબ્દ બ્રહ્મ છે કાવ્ય સર્જન અભિપ્રિત છે કાવ્ય સર્જન અભિપ્રીત છે આપને કાવ્યપ્રીત સર્જન છે આપને એમ ના સમજાય ની મને ના સમજાવે શબ્દ બ્રહ્મ નું આરાધન કરવાનું દાદા એ કહ્યું ને શબ્દ બ્રહ્મ શબ્દ બ્રહ્મ નું આરાધન કરવાનું કહ્યું એટલે એમાં દાદા ને અભિપ્રાય શું છે આત્મા ના શું ગુણો છે શું ગુણો છે આત્મા ધ્યેય નક્કી કરે અને એનું ધ્યાન કરે ત્યારે કામ થાય શબ્દ બ્રહ્મ નું હવે આત્માના ગીતામાં તો ટૂંકા ટૂંકા ટૂંકા જ લખેલું છે લોકોને સમજાવવા માટે કે ભાઈ આત્મા બાયો બારી શકાય એવો છે નહી આત્મા પાણી થી ભીજા એવો નથી ઘડિયાળે ઘડિયાળ જોવો છે બધા બહુ ગુણો છે એટલા બધા ગુણ તમે આ તો થોડુંક લોકોને સમજાવવા માટે આટલું સમજે નઈ તો બહુ થઈ ગયું એટલું એટલા ખુલ્લું કરેલું એ બધું ખુલ્લું કરે ને લોક લઈ દે ઊંધું લઈ દે સમજે તો કામ કાઢી નાખે તો પૂછે છે આત્માના ગુણો નું વર્ણન આપ કરી આપો તો સારું છે હા તો પછી નશા વાળું જીવન જીવું સારું કુદરતી કોનું છે પ્રશ્ન હા પ્રવીણ ભાઈ શું લખે છે ભક્તિ ધ્યાન એ નશો છે હા તો નશાવાળું જીવન જીવું સારું કે કુદરતી આમ કુદરતી જીવન જીવવાનું બઉ સરસ આ કુદરતી રાખ્યું છે ક્યાં બધું જીવન જ કુદરતી કર્યું છે ને કુદરતી જીવન બઉ સુંદર પણ કુદરતી રહે નથી આ હિન્દુસ્તાન કોઈ રીતે કુદરતી રહી શકે એમ જ નથી એ કુદરતી થાય પ્રગતિ નથી કયા કયા છે તે આ પેગમ્બર ની હદ માં બે અને ઉપર ના ચાલ આપડે હિન્દુ શર્મા થાય છે ભગવાન છે તો એ ના માને સાત ડિગ્રી માં સિક્સટી ડિગ્રી સુધી ના માણસો ને ભાઈ શકે ફર્સ્ટી ડિગ્રી જયારે આ મુસ્લિમો સિક્સટીસ સુધી નબાઈ જાય એ રીતે આપડે ત્યાં છ ધર્મો છે એક તારીખો સાઠ સુધી ના એવું ડિઝન ના હોય તો લોકો પામે આની વાત હોય આપડે શું થાય બસો ડિગ્રી એટલે છ ધર્મ અને છ ભગવાન આવા નવા આગુ બાજુ થયા કરે પણ રહેવા ના મુસ્લિમો હિન્દુ ઓને શું કે કાફી લોકો દરેક માણસે પોતાનું સત્ય સંપૂર્ણ સ્વીકારવું જોઈએ પૂર્ણાહુતિ થાય એટલે ક્રાઈ જરા ગાંઠે નહી આ ક્રિશ્ચનો કોઈ ગાંઠે નહીં શું તમે અત્યારે જે ધર્મો છે તેમાં જુદા જુદા ઈશ્વરો તરીકે પૂજાય છે આ ઈશ્વર એક વખત તો માનવી જ હતા પરંતુ તેમણે તે વખતે સદઉપદેશ આપ્યો જે ધર્મ તરીકે ઓળખાય છે બીજું તો કઈ નવીન નથી ને બીજું તો કઈ નથી ને એમ જે ઉપયો અનાચાર થાય છે ત્યારે વ્યક્તિ સમાજ ની અંદર એ વખત જે વ્યક્તિ હોય છે સારો ઉપદેશ આપે છે જેમ લોકો ઈશ્વર તરીકે ગાંધીજી ગાંધીજી ઉપદેશ આપે વર્ષો એમને જે સારો ઉપદેશ આપ્યો એને ભગવાન તરીકે પૂજવાના ધર્મ એક એવું છે કે જે સમાજ ની અંદર દરેક ભગવાન જ છે અંદર ખાને શું એને લગ્ન લાગી તો એની પાસે પૂછીએ ભગવાન તરીકે તેના જેવો થશે જેને જે પૂછીએ ગાંધીજી પૂજા કરે તો ગાંધીજી જેવો થાય સમજાય છે ને માટે જે વાંધો ના આ ધર્મ ધર્મ તો આ જે ચાલુ છે ધર્મ એ રિલેટિવ ધર્મ છે રિયલ ધર્મ નથી આ રિલેટિવ ધર્મ છે તો ધર્મ જ નથી રિયલ આ તો રિલેટિવ ધર્મ એટલે શું આત્મા પોતાના ગુણધર્મ માં આવે અને આ સાથે દેહાદ્યાસ ના રહે એનું નામ ધર્મ કેવાય છે શું ઘડ ની એ ધર્મ તો રહ્યો નથી એટલે આ ધર્મ ધન તરીકે સ્વીકાર્યો છે જન્મ્યા છે જન્ જીવાનું કુતરા જીવે છે બધા જાનવર વાનવર બધા જીવે છે આ જીવવાનું છે માટે છે નક્કી કર્યો છે એનો વિચાર કર્યો જે જીવું સફળ થાય જે જીવવું અફળ થાય એવો કઈ વિચાર કર્યો છે આ તો ત્યાં કહ્યું નઈ ત્યાં કહ્યું એના જેમિલી મૂકવું એની જોડે આપડે એન્જિન હોય પચીસ વર્ષિન હોય નાખ્યા કરીએ નાખ્યા કરીએ પટ્ટો આપ લોકો શું ચલાય ચલાય કરતી કઈ પટ્ટો આપણે કામ કરાવી લે એવું આ મનુષ્ય જીવન ને પટ્ટો આપવાનો છે સમજાય છે ને એના માટે આપણે જીવવાનું નહીં જીવન બધા ખાય છે જાનવરો બધા ખાય છે ને પટ્ટો આપવાનો છે આપડે એટલે પટ્ટો એટલે આપણે કઈ ગતિમાં જેવું છે દેવગતિમાં જવું છે કે મનુષ્ય ગતિમાં આવીને ગાંધીજી જેવા થવું છે કે આપણે મોક્ષે જવું છે ખબર પડે ને એવો કોઈ પટ્ટો આપવાની જરૂર છે પટ્ટો આપીએ તો જ કામ થાય ધ્યેય તો નક્કી કરે કામ જ તે થાય શું સારું છે જીવનમાં શક્તિ બધી ભયંકર શક્તિ ધરાવે છે જો કરી છે બધું હજી જાય તને એમ લાગશે રાધેશ્યામ ભાઈ પૂછે છે કે ગાંધીજી ને આપ કઈ કક્ષા મૂકો છો સંત ની કક્ષા માં મૂકો છો નહીં સંત પુરુષ કહેવાય મહાન સંત કહેવાય બઉ જ મોટા સંત કેવાય ભલે ભગવાન નથી પુનર્જન્મ શક્ય છે એટલે એમની આ સેવાની જે વાસનાથી એટલે એમનો પુનર્જન્મ શક્ય છે પુનર્જન્મ તો પુનર્જન્મ કોઈ રહેશે આપ જોઈ શકો ને ના એવું જોવાનું નવરાશ મતું કાબુમાં હવે પછી શું થશે તે કાબુ માં આવ્યું પછી આ જ્ઞાન કેટલો વખત ટકે એવું છે તમે અહી કોઈ માણસ આમ જવું છે સ્થિતિમાં મારી વાત આપણે પોચા દેવું શું કેવા માંગુ છે આપણે ઓફ થઇ ગયા એવું દેખાય બોલો પછી પછી વિકલ્પ ના થાય તો એ જ્ઞાન બોલો જતી વખત વિકલ્પ થયા રે તમને શું સમજાય ત્રણ પ્રકારના ભય જવા જોઈએ માણસ ને ભૂતકાળ નો ભય ખલાસ થઈ જવો જોઈએ ભૂતકાળ ભવિષ્ય ત્રણ પ્રકાર ના ભય જાય ત્યારે એને વિતરાક કહેવામાં ભૂતકાળ નો ભય ખલાસ થઈ જવો જોઈએ ભવિષ્ય ઘડી પેલા બધા ઓફ થઇ ગયા મારા ઘરના બધા એનો ભય મને ના હોય એક મિનિટ પેલા ઓફ થઇ ગયું એટલે ભય ના હોય આપ સમજે ને સમજાયું અને ભવિષ્ય ભય ના હોય શું થશે બે શું થશે કેસ કીધો હતો નઈ તો આ જ્ઞાન માં ન થાત પણ વર્તમાન માં ભય રહે છે શું રહે છે એક ડુંગરી પર ગયા તા જાગ રહેતો હતો ત્યાં મેં કહ્યું તી મા ભાઈ શું મને તમને છોડીને પછી ચાલે ગયેલા ત્યાં કેટલા લોકો છોડીને મને ગયા એ લોકો ના કેતા દાદા આવું કરવા જેવું નથી કે મારે ટેસ્ટ લેવો છે કેટલો તાલ ચડ્યો કેટલો ઉતર્યો ખબર પડે ને થર્મોમીટર વહેલી તો ખબર પડે થર્મોમીટર ના મેલે સી જ ખબર પડે એટલે ગયા એટલે મેં પેલા પછી મારી વાત મેં ઉભા ઉભા વિકલ્પ આવ્યો નીકળ્યો તમને ત્યાં જ વિકલ્પ છે જો વર્તમાન કાળ પાછો આવ્યો મને સામો વાત મળે તો જ્ઞાન થઈ જાય આપને સમજાય છે હા એ વિકલ્પ તો પણ આપડે એવું છે કે કોઈ કે તમારે જોવાનું તો જોયે ને દરેક ભાઈ ના હોવાથી ભાઈ કોઈ પ્રકાર નો આ તો પચીસ રૂપિયા કરેલો પ્રયોગ કરો દાદા આજે મનુષ્ય ની સંજ્ઞાઓ ચાર કીધી આહાર નેન્દ્રા ભાઈ અને મૈતુ એ સંજ્ઞા કીધી એટલે મનુષ્ય જન્મ હોય ત્યાં સુધી ભય રે ત્યાં સુધી મૈસૂન રે ત્યાં સુધી આહાર નિદ્રા રે છે કે આ જે છે આ વસ્તુઓ રે એ સંજ્ઞાઓ તો રે ને એ સ્વાભાવિક સ્વાભાવિક જ છે ને એ તો સ્વાભાવિક છે એ સ્વાભાવિક છે પણ તે છતાં તે પૂરું થવું જોઈએ સ્વાભાવિક તો છે હું અત્યારે અસંઘ ચેતન તરીકે જીવું છું આહાર ભાઈ મૈસૂર નિદ્રા એ સંજ્ઞાસ છે સંગીતના છે શુદ્ધાર્થમાં તમારા શુદ્ધાર્થમાં છે તમારું સ્વરૂપ સિવાય જે બધી પ્રકૃતિ પણ એનું નિરૂન એમણે કહ્યું એમાં આગળ એમ કઉ કે આહાર નિદ્રા ભય મૈથુનાં છે સામાન્ય મેદત પશુ બિન તો પશુ ને મનુષ્ય ને ત્યાં સરખા કહેવામાં આવે છે તો એટલા ભાગમાં મનુષ્ય પશુત્વ ખરું એમનું કેવું છે કે પેલું શાસ્ત્ર એવું કે છે કે આજે એટલો ભય મનુષ્ય માં પશુ નો ખરો ને એવું નથી એવું છે ને મનુષ્ય શું બધા આ દરેક આહાર ભય મૈથુનિદ્રા હોય એ તો સ્વાભાવિક રીતે સંભાવ બધાનો હોય છે મનુષ્યમાં વધારે શું છે કે એના અંતસ્કરણ ફૂલ ડેવલપ થયેલું છે એટલે અનલિમિટેડ મન છે કેવું છે અનલિમિટેડ જ્યારે કુલ આહાર ભાઈ મેથિન લિમિટેડ મન છે બધાના લિમિટેડ અમુક લિમિટની બહાર જઈ શકે નહીં એના સંજ્ઞાઓ કહેવામાં આવે લિમિટની અંદર રહે એને સંજ્ઞાઓ કહેવામાં આવે છે સમજો પણ આહાર ની સંજ્ઞા ભાઈ બધા ને જી માત્ર ને આ સંજ્ઞા હોય પણ જે મુક્ત આત્મા ની વ્યાખ્યા છે મુક્ત આત્મા ની જે વ્યાખ્યા છે એમાં એક વ્યાખ્યા એવી થઈ શકે ખરી કે જેવની જે આ ચાર સંજ્ઞા છે એ ચાર સંજ્ઞા નાશ થાય તો મુક્ત આત્મા થાય અતિક્રમી છે એમ કે છે કે જે મુક્ત આત્મા છે એની વ્યાખ્યા એવી રીતે થાય કે આ ચાર સંજ્ઞા જેને નાશ થાય હવે ચાર સંજ્ઞા છે તે સારું છે નહી તો આલ થાય છે હુલડ નહી ધંધા વાળા હોય છે ને ક્રાંતિકારી લોકો તે કહે છે એમાં તમારી ગાડીઓ બાડીઓ આજ નઈ જોવા દે ટ્રાફિક ને રોકશે નહીં રોકતા રોકશે નહી રોકતા પણ જો આ ચાર સંજ્ઞાઓ ના તો આ જાનવરો પણ રોકત જાનવરો જગત ચાલી રહ્યું છે ભગવાન ને કઈ ચલાવવું નહીં પડતું એટલું બધું ગોઠવડી સુંદર છે આ ઝાડ છે તે પેલી પેલી લામણી લીલા ભય ના છે કેટલી બધી મને પાદડા બધા બંધ કે દે આ તમે જાતે જોયેલું બધું મૂકી જાય ત્યાં દરેક જીવો આહાર ભાઈ સ્વાભાવિક રીતે જેને જેને જેવી રીતે આહાર જોઈતો હોય તેને તેવી રીતે તમે ધીરજ રાખો કે આ ઝાડો કેવું ધીરજ એવું પ્રમાણે કુદરત બધી આગળ તૈયાર જ છે બધી ઝાડ ને ઘેર ઘેર બેઠા ખાવાનું મળતો જ નહીં મળતો આવડે આવડે ખોરદાર ઉભે છે ઝાડબાજી વાવે છે કોણ નાખ્યા છે દરેક છોડવા ને પોષણ પોષણ અને લોકો ના હોય નહી આ મનુષ્યો આ અમદાવાદ શહેર ને મારી મારી ગોળીઓ મારી ધબકારી નાખે આ લોકો આ ગામડાના લોકો ની વકરે વકરે શું થાય બંદૂકો લઈને મારી નાખે લોકોને માણસ કેવો થઈ જાય થાય છે ધરતી કંપની છે અને આ વકરેલા માણસો ને માટે આ થઈ આપણે સદાય વકરેલા શબ્દો હોય કેવો હોય પણ દાદાજી આજે વાત કરી એમાં કુદરત કળયુગ ના હિસાબે કેવું બને ખરું આ વ્યવસ્થિત આપ જે કહો છો પણ આ કળિયુગ છે તો એ કયુંગ ના કારણે આ કુદરત માં વધ ઘટ થતી હશે આ વ્યવસ્થિત મન વચન કયા એ વ્યવસ્થિત તાબે જ છે અને વ્યવસ્થિત ના એની પ્રેરણા થી આ મન વચન કયા ચાલીસ પેલો કે તું આમાં સંતર કરવાની જરૂર નથી તું સારા સ્વરૂપમાં રહે હવે શું કહેવા માગું છું વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત જ ચલાવી રહ્યું છે વ્યવસ્થિત જ ચલાવે પણ એ જ્ઞાન થતા આ લોકોને અપાય નથી કારણ કે જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય જ્યાં સુધી એવું સ્વરૂપ છે ના થાય ત્યાં સુધી એ જ્ઞાન આપીએ તો આની બાજનું વ્યવસ્થિત કે સુરો કહે છે કે જો એટલે ભાવ કરે એને આવતો બહુ બગડે આ ભો માં ના બગડે આ ભોગ ના બગડે એવું વ્યવસ્થિત યોજના ઘડાય છે ત્યારે એ અવસ્થિત થાય છે શું થાય છે જે અવસ્થામાં જે અવસ્થામાં તન્મા આકાર થયો તે પ્રત્યે અવસ્થિત યોજના ઘડાય છે મારો પ્રશ્ન એ હતો પ્રશ્ન એ હતો કે પૂર્વ કર્મ ના પરિણામે જે વ્યવસ્થિત જીવન ઉભું થયું છે એ જીવન વિતાવવાનું છે પરંતુ ચાલુ જીવન કોઈ કર્મ હોય તો એનો એમનો પ્રશ્ન એવો છે કે પૂર્વકર્મ નું જે ભોગવવાનું આવ્યું છે તે ભોગવવાનું છે પૂર્વ કર્મ હિસાબે જે વ્યવસ્થિત જીવન ઉભું થયું છે પૂર્વકર્મ ના હિસાબે જે જીવન ઉભું થયું વ્યવસ્થિત હિસાબે તે તો ભોગવવાનું જ છે જન્મ્યો ત્યાંથી સ્ટેશન ઉપર ગયો લાસ્ટ સ્ટેશન બરાબર નાના નીકળે લાસ્ટ સ્ટેશન જાય છે ત્યાં સુધી બધું ફરજીયાત છે અને મરજીયાત છે તે ભ્રાંતિ છે એ યોજના રૂપક માં આવી છે ઘરેલી યોજના પ્રમાણે થયા કરવાનું છે ફેરફાર થવાનો નથી રૂપકમાં તે ફરજીયાત છે પણ તમે ફેરવા માં ફરે તમે જે સ્પંદન કરો છો સ્પંદન એમ પૂછો બધું વ્યવસ્થિત જ હોય તો સરકારે કોઈ યોજના કરી છે દુષ્કાળ પીડિતો ને આપણે મદદ પહોંચાડવી કે નહીં જો વ્યવસ્થિત હોય દુષ્કાળ પીડિતો ને મદદ પહોંચાડવાની કોઈ જરૂર નથી એમના રાધેશ્યામ ભાઈ પૂછે છે કે જો બધું વ્યવસ્થિત હોય તો આજે દુષ્કાળ પડે છે મદદ ના પહોંચાડી જોઈએ એ અહંકાર છે મદદ પહોંચાડી એ અહંકાર છે મદદ પહોંચે તે વ્યવસ્થિત છે મદદ ના કરવી જોઈએ તેને અહંકાર કેમ આવે મદદ કરવી જોઈએ તેને અહંકાર માં આવે છે મદદ પહોંચે વ્યવસ્થિત પહોંચાડે છે પણ ગવર્મેન્ટ જેવું ઓર્ગેનાઇઝેશન હોય એને ક્યાંય કે વ્યવસ્થિત છે આ બધું વ્યવસ્થિત પ્રેરણા કરે છે એટલે બધું એને પ્રમાણ સર ત્યાં વ્યવસ્થિત કેવું એ ગુનો પૂર્વ કર્મ હશે ને વ્યવસ્થિત છે એમને વ્યવસ્થિત કેવું એ ગુનો છે એમને પૂર્વક્રમ પ્રાર આવ્યું એમને અત્યારે ગાય હોય તે ગાય મારકણી હોય મારકની ગાય બરાબર એના નાનો મારકણી ગાય ને નામ ના થઈએ તો મારવા ફરે આપણને અને બીજી એક કાયદ છે માર્ગ ની નથી નાનું છોકરું સિંગ ના મારે એનું શું કારણ કે આપણે વિકલ્પ આપડે વિકલ્પ માં છે સહસ સ્વભાવ વિકલ્પ માં આપણે સજાવ્યું આખું સહજ સ્વભાવ છે આ લોકો આપણા છોકરાઓ બધા વખાણ છે અમેરિકાના લોકો કેવા સરસ ના લોકો અધુર ના છોકરાઓ છે સોળસો અવસાન આધાર ની માણસો હોય છે અચાવી સાધુ હોય છે સોળ હજાર તો ગજવા કાપનાર નો કે છે ચોર ને ચાર આંક એવી કહેવત છે ને ચોર ને ચાર આંખ એવી કહેવત છે ને એટલે અચાલ થોડું અવધાન હોય એમને કઈ ગજર કાપના એમને બની શકે છે